તમારું જે પાણી તમેશ્વર એ રીતે આ વિશ્વ નું સર્જન નથી થયું એટલું સમજાવી છે ઈશ્વર બે હાથ વાળો નથી માટ નું કુંભાર ઘડે એવું આ ઘડ્યું છે વિશ્વ એવું નથી કુંભાર નથી उत्पन्न रीते कोई तत्व मे आ विश्व फैलाणु એવી રીતે આ કોઈ તત્વ માંથી આ વિશ્વ નું થઈ છે એવું મને સમજાય છે એવું છે આ જગત માં મૂળ વસ્તુઓ છે મૂળ મૂળ જેને તત્વ સ્વરૂપ કે છે મૂળ વસ્તુઓ અવિનાશી ઇટનલ પરિભ્રમણ કર્યા કરે છે વાદળ ખસી જાય પાતળું થાય તો અવસ્થા જુદી થાય એટી પાતળું થાય જુદી અવસ્થા થાય બ્લેક થાય તો જુદી અવસ્થા થાય બધી અવસ્થાઓ બધી બદલાય કરશે અને અવસ્થાઓ બધી વિનાશી છે અવસ્થાઓ એ સમજાય છે વિનાશી દેખાય નહીં પછી બઉ વિનાશ થી તો એનો એનો અવસ્થા બદલાય બીજું કતું નથી કોઈ ચીજ વિનાશ થતી નથી કોઈ ચીજ એક પરમાણુ આગુ પાછું થતું નથી ઓછું થતું નથી એવું આ જગત આપણે ગયું બધું ગયું ના પરમાણુ સારું કરેલી વાત જો જાણી હોય આ જગત તો આપડે કોઈ પણ સંત પુરુષ હોય ગમે હોય એમને પૂછીએ કે આપણામાં બુદ્ધિ છે કે નહીં મારા બધી ગણી છે કેમ આવું પૂછો છો એટલે આપણે કારણ કે જ્ઞાન અનલિમિટેડ છે એમને બુદ્ધિ બિલકુલ છે ની પ્રના હતી જ્ઞાન થતા તેના પણ લિમિટેશન આ શુભમાંથી શુભમાં આપવું ખોટું કરતા સારું કરવું પણ અહંકાર ની હાજરી જ હોય એને ધર્મ કેવાય મોકલ યાદ છે અહંકાર અને સંપૂર્ણ અહંકાર પછી તમને પુરાણ સ્વરૂપ નો હંકાર રહીત થઈ ગયો અહંકાર અવસ્થા એ પણ એક અહંકાર છે અહંકાર રહીત અવસ્થા એ પણ એક અહંકાર છે પણ અહંકાર રહી જશે સરળ અહંકાર રહીત છું એવું જે ભાન છે એ પણ અહંકાર ના કેવાય પછી અહંકાર ખાતરી છે હું ને નરેન્દ્રભાઈ જુદા છીએ ને માય નહીં કરું એટલે જુદા છીએ એવું નહીં છે નહી આપડે ભાઈ નો સવાલ अहंकार अहंकार माराई मेरी बात पूरी अहंकार अहंकार नहीं तो थो अहंकार थे નથી કરતો હું નિમિત છું શું છું નિમિત છું કયા કલા કામ ના થાય આ વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન છે અહંકાર મમતા માંથી છોટવા માટે તો બધા પ્રયત્ન કરતા હોય અહંકાર ને મમતા માંથી છૂટવા માટે તો પ્રયત્ન કરીએ મમતા નથી આવ્યા ધમકો છૂટતું નથી જલ્દી છતાં છુટતું હોય તો ભેગા થયા ભેગા થયા સદભાગ્ય ભેગા થયા સદભાગ્ય ના પૂન નો પાસપોર્ટ તો જોશો ને પણ રાખવું હોય ધ્યાન આપવાનું છે ને દાદા નથી કરી અને કઈ કોનિયા નું કામ એવું નથી થયું જે ભવું થયું એ કોઈ પૂર્વજન્મ જેવી રસ્તું હોય તો એના પાક થી આ ભાવ બહુ ઓછું કહ્યું કરવાની જરૂર જ નથી આ કરી રમવાની વાત છે જગત માં ગુસ્સો કરાય છે એ વસ્તુ જો સમજે તો ના સમજે તો એ બધું ગુસ્સે કારણ કેસો બેન ગુસ્સો નહીં કરે ગુસ્સો ના થાય એ વખતે કારણ કે વાક્ય આવે છે એમાં તો એ પ્રકૃતિ ના ઉપર કઈ રીતે કાબુ પડે કારણ કે પ્રકૃતિ જાય ત્યારે પછી કઈ નિગ્રહિગ્રહ રહેતો નથી એમ પાછું એમ સવાલ પૂછે પ્રકૃતિ પ્રકૃતિ ને પ્રકૃતિ ઉપર કોઈ માણસ પ્રકૃતિ માં રહીને પ્રકૃતિ ઉપર કાબુ નહીં પાછું પ્રકૃતિ ઉપર પોતાને નિરસ સ્વરૂપ નું ભારણ થાય એટલે પ્રકૃતિ એને કાબુ મળશે કારણ કે પછી એને મન વ્યસ્ત થઈ ગયું એટલે પછી પ્રકૃતિ વસ્ત થઈ ગઈ મન વસ્ત થઈ ગયું સર મન વન આપના જેવા જ્ઞાની દેવાથી બોલાવું કહી શકીએ નઈ આ તો હું તો નિરત પણ અત્યારે એવો કાળ એવો છે કે આ વાત બની શકે છે વિરાબીજાનો અહંકાર લઈ શકે પોતાનો અહંકાર થાય ને ત્રણ આગળ થાય પૂછાય કે વિરાટ સ્વરૂપ કરે શું તા કે અહંકાર આપડે લઈ દે છે વિરાટ સ્વરૂપ શું હવે બોલવું હેલી વાત છે મહા ભગવાન જે થયા ભાવીર સ્વામી એના પછી બીજા કોઈ એવા સંત થયા ના ભાવી ભગવાન કોણ સ્વરૂપ હતા પછી છે તે પછી શ્રીમદ રામચંદ્ર જ્ઞાની પુરુષ કહેવાય કુંડકુંડાચાર્ય લગભગ પોણા હતું થોડાક રાજચંદ્ર થયા એ પૂર્ણ પુરુષ કરાય કે નહીં હિમદ રાજચંદ્ર થયા એ પૂર્ણ પુરુષ ગણાય કે નહીં ના એ જ્ઞાની પુરુષ જાય જ્ઞાની પુરુષ એટલે આત્મા ને એ વાત આજે કોઈ જ્ઞાની પુરુષ આજે કોઈ જ્ઞાની પુરુષ હસ્તી માં ખરા જેનો બુદ્ધિ હોય તે બુદ્ધિ જેના બુદ્ધિ હોય ને એ નહીં શાસ્ત્ર વાતો કરે બધી વાતો કરે પણ બુદ્ધિ હોય તો જ્ઞાન નહીં બુ સ્વ પ્રકાર શેખવાય અને ધ્યાન સ્વ પ્રકાર શેખવાય જ્ઞાન બે બંને પોતાની જાતનું અને બુદ્ધિ હોય નફો ખોટ બે જ દેખાડે નફો ખોટ નફો ખોટ નફો અને જ્ઞાન ત્યાં આગળ જનરલ નહીં કોઈ ધ્વંદ ના રહેતા એમ જ્ઞાન ના ભેદભાવ છે એવી રીતે કોઈ બી ધર્મ નો પુરુષ સંલગ્ન થઈ શકે ધર્મ ભેદભાવ છે એ રીતે કોઈ પણ ધર્મ પુરુષ સંલગ્ન થઈ શકે ના થઈ શકે ના પરિસ્થિતિ માં શું કરવું જોઈએ પરિસ્થિતિ સંપૂર્ણ સંવલગ્ન થઈ શકે નહીં ત્યારે સંપૂર્ણ સર્વગ્ન થઈ શકે નહીં કારણ સંલગ્ન થઈ શકે કાર્ય સંવગ્ન ના થાય કાર્ય સર્વગ્ન કારણ સર્વ પૂર્હુ થઈ પછી કારણ ના થાય કોઈ જાતનું પૂર્ણાહુતિ થઈ અને કારણ સ્વરૂપ સંગ્ન એ આજે સંવગ્ન કેહવાય નઈ કારણસરગ્ન કહેવાય કારણ કે જયારે વિભૂતિ પ્રકાશમાં સર્વસ્વ થશે હું અહીંથી અમદાવાદ જાઉં છું એવું કહ્યું ઉઠ્યો આપડે અહીંથી એટલે આપડે બીજો કોઈ પૂછે આપને કે ભાઈ ક્યાં ગયા હતા કે અમદાવાદ ગયા ગયા જો સાચી એમ કે છે ખોટું નથી તો કે એનો કારણ સેવવા મળવા માટે કાર્ય થશે એટલે કારણ સર્વગ્ન પોતે સર્વગ્ન કારણ સર કેમ કે સર કારણો સેવા છે વિજય રામ સુ તમે સર્વરને કેમ લખે છે કારણ સંલગ્ન છે કારણસલગ અને સંલગ્ન અને કારણ સંલગ્ન કહીએ થાય કે આ શું વાર માર્યું એવું નથી અમે કરીએ છે ને એમ કારણસરજ્ઞ ખરેખર સંલગ્ન નથી બરોબર પછી મને બીજો પ્રશ્ન પૂછ્યો ક્યાં બોલે છે એ કોણ બોલે છે કે છાત્ર બધી જાણે તમારી પરીક્ષા મારી પરીક્ષા સંપૂર્ણ કરે સંપૂર્ણ કે આ જ્ઞાની છે પણ એમની પોતાની પરીક્ષા એ ન કરી શકે પણ પોતાની પરીક્ષા નથી મને લાવશે પણ એનો એને જરા ખરેખર પડે જો સાચું કઉે ત્યાં આગળ માવું કે સાહેબ આપતો બધું જાણકાર પછી મારે શું થયું નાખે ઊંઘ ખલે મોટા માણસ ને અમને ભય ના પાયણસ ને કાર્ય સંલગ્ન આપણે સર્જાઈ ના આવીને આપડે આ લોકોનો વ્યવહાર છે કે ખોટું કે છે તક ના એ ખોટું નહીં કહેતું પણ રાત કરે છે શું કયું કઈ કરે છે ત્યાં કારણ તો સેવા મળ્યા છે કાર્ય થવાનું છે કાલે થશે કાલે રાતે થશે કાલે થશે પણ થઈ જવાનું છે એટલે આપડે ખોટાય નથી દાખલ નથી આયા ખોટ ખોટી પૂરી પૂરી ફેક્ટ રીતે મારે તો કારણ સર્વજ્ઞ બઉ મોટું પદ કેવાય આકાર પદ જ આકામાં ભેદ નહીં ભેદવાનો જૈન ના પાંચ માલ છે અને ઘણા પેલા ચાર માવળખ હતા તો પાંચ અને ચાર માવો ભેદ છે એ ભેદ જરૂરી છે કે નથી જૈન જે પાંચ માલત છે વિરાધક છે પ્રજા પૂર્વ વિરાધક પાંચ નો આરામ જે માલ જે હતો તે ચાર ત્રણ ચાર ત્રણ જે રહ્યો તે આ પેલો ચોથા પેલા આવે હવે મુખ્ય કોણ રહ્યા કે ચરવામાન મુખ્ય હોય કેવી રીતે જોડે માટી ચઢેલી છે એ જોડે જીની રેતી ચડેલી છે તાપ વગર ઉખડે નઈ ત્યાં ભયંકર રહેલું છે તમને લાગે છે એવું મનુદેવી માતા ને સંસાર અવસ્થા માં કેવું ધ્યાન થયું એ સત્ય હકીકત ખરી જૈન ધર્મ માં એવું કહેવામાં આવે છે કે મનુદેવી માતા ને સંસાર અવસ્થા છે ભગવાન ના પ્રતાપ કારણ શું કઈ રીતે આવે કઈ રીતે આવે કારણ શું ભગવાન ના પ્રતાપ છે ભગવાન ના પ્રતાપ્ય ભગવાન ભગવાન બને નહીં આચાર્ય એવું કહેવાય ભગવાન ના પ્રતાપાન ના પ્રતાપે એટલે કૃપા થી શું ના થાય મલ્લીનાથ મલ્લીનાથ સ્ત્રી રહે એટલે દ્રવ્ય સ્ત્રી ભાવત્રી નજ અવતારમાં લડે લડતા રાણીઓની સાથે એ રહેતા વિલાસ માં અને મોક્ષી ગયા તે થાય શંકા પડે પૂછજો પૂછતો અર્થ જ નહી અને અહી આત્મા આદર થશે કબૂલ કરવા માટે અને બહાર તમે ઉપાસ આત્મા કબૂલ આધાર નહીં થાય મન આદર થશે મન કબૂલ કરશે મારી હાજરીમાં આવરણ ભેદી ના શબ્દ પહોંચે છે આવરણ આત્માની ઉપર આવરણ ભેદી અને આ વાણી પહોચે છે વચન ભર એટલે જૈન ધર્મ તો બધું અહીં પૂછાય જૈન ધર્મ ને આજે કરાવવું હોય તો હું શું ભાવ મળે છે ભેળ પંદર રૂપિયા કિલો મળતો હોય છે આત્મા બાર રૂપિયા ભાવ છે આ ભેળ આત્મા છે શું છે ખરેખર બધું એટલું બધું જાગ્રત થઈ ગઈ છે પરિસ્થિતિ આ તો ઉદાડો ઘાટતા ઉઘાડ્યા છે ઉમાન પોતાનું હિત થઈ રહ્યું છે તે પણ એને ખ્યાલ માં રહેતો નથી કેમ હતા પાંચ મહારતો કેમ કારણ કે ચાર મહારતો તે વખતે બાવીસ બાવીસ શિવશંકર ના જે ફોલોઅર્સ હતા તે વિચક્ષણ હતા બધા કેવા હતા આજના કારણે લોકો તો ભ્રમશ ના દેખે એટલે કે ભ્રમશેર એટલે ભગવાને એમના ભગવાન ને પૂછ્યું તમારા શીખ્યો ફોલોઅર કેવા છે ત્યારે ભગવાને કહ્યું કે વન કઢડા પછી માંગે વાંકા જળ સાધુ આચાર્ય વાંકા જળ એ તૈયાર બાળકો ની કા કે વાંકા ગુણ્યા વાંકા જળ ગુણ્યા જળ મલ્ટીપ્લિકેશન માં બાર ની કે છે તારે એને વધારે સીધે ગુણો કરો ભગવાન ના શિષ્યો જળ અને ભોળા જળાબો છે ભગવાન ઋષભદેવ સાથે કઈ જાય બહાર કે છે અને બધા અષ્ટ નમસ્કાર બોલતા હોય અસ્તાંગ નમસ્કાર બે કલાક થતી પણ તમે આ કર્યા કરજો કે એવા ભોળા હતા બિચારા કે ભગવાન ને તે વ્ય બે કલાક માં પાછું હવા થયું તારા આવ્યા તારે કર્યા કરતા હતા બિચારા અને આ ભગવાન મહાવીર ના શિષ્યો એ જળ અને વાંકા વાંકા કેમ થાય નૌકા પ્રણામ કર્યા કરતા ભગવાન ના આદિ માં પેલા પેલા બધી મા અને પછી ભગવાન કે છે મારી કે છે હું થોડી વાત જઈને આવું બે કલાક તમે તમારે કર્યા કરજો પણ ભગવાન બહાર નીકળ્યા એટલે ધીમે ધીમે આ વાંકા હમણાં વાંકા છે ને તેને મારે કેવો પડ્યો કરોડ રૂપિયા થી ભઠ્ઠી માં ભર્યા કરે કરોડ રૂપિયા હોય તો ભઠ્ઠી જોઈ લઈ ભઠ્ઠી જોઈ લઈ ભઠ્ઠી જોઈ લઈ ભઠ્ઠી જોઈ નથી વાંકા તમે હજી ને જા વાંકા પ્રતિકોણ કેવા તમજી સાહેબ કેવા પ્રતિકોણ હતા અને આ તો શું કર્યું કે દેવશે એટલે દિવસે કરીને રાત પી જાય એટલે દેવસી કરજે અને રાઈશી એટલે રાત ના થઈને હવા થાય રાઈસી કરજે કે આવું વધ નું કેમ થઈ જાય બે જાય બાકી ભગવાને શું કહ્યું કે રેલ દે છે ને રાખી કચે એ જોડી દેખાય ભગવાને પ્રાકિક કર્યું મહિના નું કર્યું સાઈ મહિના નું કર્યું છ મહિના નું કર્યું અને એ તો પછી શું તો કરજે બાર મહિના કરે આ ભંગન થી દક્ષિણ ને ઉત્તર માની ને પ્લેન થી દોડધામ કરી રહ્યા છે મુંબઈ માં કેમ અમદાવાદ જવાનું છે તે અમદાવાદ માં લખો અમદાવાદ માં શાસ્ત્રો લખાય શાસ્ત્રો માં એમ લખવામાં આવ્યું કલોલ ભગવાન ગયા કલોલ પણ ક્યાં સાચો ત્યાં લગાયા લખાયું કેવું લખાયું કલોલ ઈ જિંદગી નોટિ મારી દિલ્હી મો જે ઉત્તર ગયા કઈ ડાય ગયો કુદરતી રીતે કુદરતી રીતે મારામાં કુદરતી રીતે ચલણ ચમલ આવ્યો છે પૂજો સમય તારે એક વસ્તુ મહારાજ કે છે ભગવાન બોલે ખોટું પડ્યું કે સાચું થયું છે સાચું પડી પડે આ બધું ને ક્યાં આધાર થાય બધા લોકો જીવન ક્યા હા મેં એમને પોતાની જાતે બાગાત રાખીને આ લોકો પછી વાગો તેયું સાહેબ તમે મિ ખરા કે કેવી જા પણ આ બધા તો થઈ ગયા ખબર પડે કે ઉપાય છે કોઈ મારી હું ઉપાય થશે ખરું એક મહિના સુધી એક ગુઠા રોજ બોલો હું વાપર જડ છું એ ભગવાન આપે કહ્યું અને હું વાંચો ને ઘર થઈ ગયો અને હું તો એ છું મને જો આવડે આપડો સ્વીકાર્યો હું સતસ્વાદી ગયો બહુ સરસ ઉપાયા છું એને આપડે કાઢવું છે ને તમને આરોપના પછી સત્યાય થઈ ગયું એ પણ બોલે કઈ ને બાજુ શીખાયું ને રસ્તો હું તેને તરફ દેખાડું અને પછી ભગવાન માટે સાહેબ આપતા આવો હું તો આગળ થઈ ગયો તમારે કયા પ્રમાણે મનમાં શું મને એ બધે ના ખાઈ ગઈ છે થોડું થોડું તો ખાઈ ને શું કારણ પોતાની છે તારી ફરી કા તારી અને ભગવાન નો માર્ગ કોણ પામે જે પોતાની અંશે ખબર પડી ને આપડે અહીં સુધી અને આવા લોકો માં ના કર્યા નાગા થઈ નાશ કર્યા જોયા આપડે પડે જાનવરો નાગા પાછા કરે નાગા થઈને તો આમાં તો ભાન નથી એટલે નાગા છીએ શું કે અમે નાગા છીએ પહેલા ભાન નથી મારી અમે નાગા છીએ પણ તમે ભાન વાળા પણ આવ્યા આ ભણવાય પ્રતિભા મેં તમને પ્રતિભા કેવું શું કામ થાય આવે એ સમજ્યા નહી પાંચ ચાર ભાવક હતા આ લોકો મહાવત કહેવાનું હતું કઈક કરે તો સારું એવા નામથી આવે કઈ ભગવાન આવતું નથી પોતા આવી પણ ખોટું નથી કઈક કઈક રાત્રિ ભોજન પણ કરે તો નહી સારું શું મહાભરાત તરીકે સ્વીકારી ભગવાન નઈ કઈ ભગવાન ભગવાન ના જે શિષ્યો હતા એ ભારત ભગવાન ના શિષ્યો હતા પાટનાર ના એટલે એમના સાજુઓ પરંપરા ના આ મારી જાણે છે કે મારી પણ એ તાધુ હોય છે પ્રશ્ન પહેલો શું પૂછો કે સાહેબ ભગવાન ના ચાર મહાવતો આ પાંચ કેમ કર્યા કે લેફ્ટ સાઈડ થી આનો હા તમને સમજાતો કેમ પૂછે તો વાંધો નઈ પણ કેમ કર્યા કે ભગવાને સમજતા ભગવાન તો લેફ્ટાય એટલે તેની જોડે તેને સમજે પાડે અને વિનય કરે તો સમજે જોડે લેફ્ટ ના લેવાનું લેફ્ટ લાગે તો ભગવાન સમજ પાડી આ કાવી ચિત્ર હવે છે એટલે અમારે કેસાર કરવો પડે કેવું કારણ લોકો ના મગજ જુદી જાત નહી પાંચ નો આરોપ છે અને ભયંકર દુઃખ નો આવ્યો છે કે ભગવાન નામ કયા જ છે એવું લાગ્યું છે તમે જોડો બુદ્ધિ કરાવ બધું આને આજ મોટે અહંકાર વચ્ચે દોહાડો જોડે જોડે હોય હા સર ચાર સંતા કલાક ચિંતા રહેતી નથી સમજવાનું શું સમજવા મજનું બે વખતે વધુ કાપે પાંચ હજાર હજાર કાપી લે તો શું થાય